એટલે જ્યાં સુધી જે જ્ઞાન આપવાનું કહો છો કે જ્ઞાન જ્ઞાની પુરુષ આપે એ જે કહો છો એ કેવી રીતે શક્યત બને બોલે છે ને અડા ઘણા છોકરો સમજાવો અમારી પાસે આયા પછી અભાવ જેવી રીતે હું ધવલ છે બોલો ના ચાલે તારા જેમ ટેસ્ટ કરી બતાવો કરી બતાવીએ એને નથી પૂછતો એવું જાણ માળખાના કઈ સમય જગત માંગત પોલમ પોલ છે ને મોકલી આપો મોકલી આપો મોકલી આપો કઈ મોકલી આપો લેવા દેવા નથી તેને કશું કામ ભૂત તો દેવલો છે શું છે એવું હલકી નથી પણ હલકા દેવ છે એક ભાઈ સરસર જતા ખબર નથી પણ ભય લાગતો નથી એ ખબર નથી પણ ભય લાગતો નથી ગુના લાગે ત્યારે ભય ઉત્પન્ન થતો ને ત્યાં તો ગુના બહુ કરેલા મને બે પા જગ્યા એ નાખી દીધું બે પાંચ વાર ખરાબ જગ્યા ખબર મજત પડે આ દુધ્યા ને કેમ મજબત પડે આ દુધ્યા ના કહેવાય કોરો કહેવાય ને કુરણ કહેવાય દુધ્યા મજબત થવું પડે છે હજી નિરહંકારી આવી નથી ને એટલે એવું થયું છે એટલે હજુ અહંકાર છે એટલે એવું લાગે અહંકાર કે જ લાગે थाई <laughs> कसरत करियो मजबूत नहीं पा कसर करे कसरत कर સારા અંકાર જતો કેમ લાગે બીક લાગે શું બઉ બીક લાગે જાત જતા ભાઈ ભરે જે ભાઈ ફૂટે ઉપર એમ જુએ પોતાનું મળવાડી વાળું આમ ઉઠાઈ જાય બાપો બસ એને શું થાય છે ચપલામ દેખાય છે અત્યારે જાગ્યા પછી સુધાર્થ માં દેખાય અમ સુધાર્થમાં બધે દેખાય પેકિંગ ને સુધાર્થમાં પેકિંગ ને સુધાર પાવર છે ઉતરી ગયા ખરા પાવર પાવર છે કે પાવર પાવર પાવર આપડે લહેર થી ભાઈ મોડા હોય ને તહેવાર નઈ મોડલાબી લાગે તહેવાર ગયો પછી એક આપડે હજાર મૂકવા પછી બે હાજર નવાણું નો ધક્કો લાગ્યો નિરંતર રહ્યા કરે પછી એક જયારે પાયલો પૂરી થઈ જાય એને કેવું નામ કે સમજમાં આવી પણ આ સમજમાં નથી આવે એવી વાત ક્રોધ માલ માં આયા લો ખરાબ થઈ ગયા પણ ક્રોધ માન માયા લો એની વ્યાખ્યા હોય છે ક્રોધ એનું નામ કેવાય કે જેની પાછળ હિંસક ભાવ હોય ક્રોધ એનું નામ કેવાય લોક ભાવ હોય નામ ક્રોધ માર માયલો એ તમને નથી આવે પણ ડિસ્ચાર્જ જેટલા બાકી છે એટલા પેલા ના ચાર્જ થયેલા છે એટલા ડિસ્ચાર્જ થયા કરે પણ એ ક્રોધ મારમાયેલો નથી એ ખાલી ગુસ્સો થયા કરે કોની જોડે સમજવું ને क्रोध बहार गुस्सा थे तबर गई कि आ ना हो कारण सब गेलो डीचार बाकी क्रोध मैं गिस्थिति कम्प्लीट है चिंता वरी शाय नहीं आधी राधी उपाधि अड़े नही सामीज रहे निरंतर सामी रहे गावे भड़े तो सामने मार मारे तो सामने त्याल मे तो सामी रहे बोलो बद जीत ना जीत्या બોલતા કર્મો પણ શું કામ કે કર્મ નો કરતા જ્યાં સુધી આધાર આપે કે હું કરું છું એવો આધાર આપે ત્યાં સુધી કર્મ બંધાય કરે હું નથી કરતો એટલે પડી જાય નિરાધાર થઈ જાય હું નથી કરતો વ્યવસ્થિત કરે છે વધારે કઈ પ્રમાણ માં ગુસ્સે થઈ ગયા હોય તો આપડે સામાન્ય દુઃખ થતું હોય તો આપડે આપડે દુઃખ થતું હોય શિવરાજ એમ કેવું જોઈએ કે તમે અતિક્રમણ કેમ કર્યું વિઠ્ઠલભાઈ જોડે પ્રતિક્રમણ કરો અતિક્રમણ છે ગુજરાતી માં જ નીકળેલું છે અને એને એક્ઝેક્ટ વર્ડિંગ ઇંગ્લિશ ઇંગ્લિશ થતું નથી એટલે આમાં જો ઉતરે તો કામ નીકળે તમામ શાસ્ત્રો સાર છે તમારા પતિ આવી ભૂલ છે અને થયો તો આપડી ભૂલ નથી શું કહ્યું અમા માણસે આપ્યું આપ્યું એ ન્યાય પ્રમાણે ના હોય તો આપડે આપડી ભૂલ છે માટે આ બધા ન્યાય પ્રમાણે લખી ફરી ભૂલ નથી કરી ये थर्मोमीटर न्याय न्याय करवे न्याय न्याय तो से थर्मोमीटर तव जो साधन तव चढ़ियों उतरियो तो आप क्या थर्मोमीटर चढ़ी उतरिये तो शु कह મારી વાત સમજાય નહીં કોઈતા નથી તમે એને પગે લાગ લાગ કરો તો એ ઘરમાં નાખી જાય છોડે ને ન્યાય તો નિશ્ચિત એ મુંબઈ ની વચ્ચે ઘડિયાળ સોનાની ચેનનું ઘડિયાળ સરસ બે હજાર ઘડિયાળ ચેન છે તે ચાર પાંચ હજારની સાત હજાર ઘડિયાળ પડી ગયું હોય તો તમે કોઈ આશા રાખે નહીં કે ફરી પાછું આવે કારણ કે પડેલી ચીજ તેની આશા રાખે એવી રીતે એરિયામાં પડેલી ચીજની આશા રખાય નહીં ફટો ઘેર આવવાની તો બીજા ચીજાર પેપર વાંચે ભાઈ જેને કોઈ ઘડિયાળ ખોવાયું હોય તો તેને નિશાની આપી જવું અને વીસ રૂપિયા ન્યાય થાય ન્યાય ઉપર ન્યાય ની બહાર ખસતું જ નથી ન્યાય થતો એ તમારો ફોટો જુઓ તો ખરે તમે કેવા ના લાયક તમે જુઓ તમારો ન્યાય ન થતો હવે જ જગત સમજી શકે આ વાત ને આ ઝીણી વાત ને બાવાકીલો કોટો નું તમને સમજાય નું નાદના ખરાબ ન્યાય ખોલવા નીકળ્યા જગત ના ઝઘડા બંધ થઈ જાય દયા રાખવી શાંતિ રાખવી દયા રાખવાનો પ્રયત્ન શરૂ કર્યો નહી દયા રાખવાની કઈ છે એટલે રાખવા માંડીએ ના રે તાર જ્ઞાન જ્ઞાન સમજવાની જરૂર કે દયા રાખી એટલે શું અત્યારે લોકો કયા પ્રમાણે કરવા ગયા અને પછી કઈ સમાજ થતું નથી ત્યાગ કરો જ પણ થતો ત્યાગ કરવાનો નથી કરવાનો નથી ત્યાગ જાણવાનો છે સમજવાનો કરવાનું કશું તો ત્યાગ કરવો પણ થતો નથી ત્યાગ કરો થતો નથી તારી મારા જ બધા કરતા ઘર જઈને થતો નથી થતો એમ કે આવતો ગો પથરો થાય ક થતો નથી બોલે જે જ્ઞાન વાંચ્યું એને તમે સમજો એટલે ક્રિયા તો એની ઉભી રહે છે આ મહાર સમજવું કઈ જ્ઞાન ને સમજો બોલો કરવું જ જોઈએ એવું કઈ નિયમ નહિ રાખો આસન વાસન સારી ચીજ છે કરવા જવું પણ આસન સારી ચીજ છે એટલે સમજી અને સમજ સમજ કર્યા કરો એની મેરેજ સાથે આવશે ફીટ થશે તમને સમજાવશે કે આસન આવી જ મેરેજ એ પરિપક્વ ફળ કેવાય કાસ આવડું જે આ દુનિયામાં દુઃખ નથી દુખ કરેલો ઇન્વાઈટેડ ગેસ છે દુઃખ તો દુનિયામાં હતું જ જે દુનિયા આપડી માલિક આપડે એને કેવો દુઃખ હતો ઇન્વાઇટેડ ગેસ્ટ છે હા નીકળે છે હિન્દુસ્તાન માં સરકારી કર્મચારી ખરા ને સરકારી કર્મચારીઓ ખરા ને સરકારી ગવર્મેન્ટ ના ઓફિસર ખરા ને બધા એટલે સિક્યોરિટી વાળા છે બધા દરેક ને ગમે તારાજી દરેક ને ગમે છે એવું ભાઈ બઉ એના કર્યું તો ચાલે કરતી ભૂખ હોય છે ગરીમાં આપડું રહેશે કાલે ચાર પગાર થઈ પડે શું છે એ હોય ને જ્ઞાન કરતી હોય જ્ઞાન મહાભાગ્યશાહી નું હોય આ જ્ઞાન વધુ આ જ્ઞાન અલૌકિક જ્ઞાન તો ભાગ્યશાહી કોઈ હોય ને આપડે તો હોય નઈ એક્શન આપડે હોય નખો ના હોય કોઈ જાત છે બિલકુલ કોઈ જાત વિજ્ઞાન તો બઉ ઊંચું છે તમારું કલ્યાણ થવું જ જોઈએ મને ગરજ છે પણ મારી ગરજ સુધી કરુણા છે ગરજ કરી બધા તા પોલી લાગે જમાલપુર માં જાય તું દેસપુર કામ કરે છે ભૂલ કોની છે હા બીજો કોણ દોષ કોઈ નો ખોરશે નઈ દોસ્તો તમને પોતાને જડી જશે અને ન્યાય ખોલવા જેવો નથી એવા અનુભવ માં આવી ગયો સાચી વાત એ શું કેવા માંગે છે કે ન્યાય એ ધર્મ વિષય છે એટલે તમને હિસાબ પ્રમાણે આપી ખોરો ન્યાય હોતો ભાઈ ને લાખ આપ્યા હોય પાછળ પંદર હજાર આપી દેતા તમારે તો ન્યાય ખોરવાના રહ્યો ના બરોબર જય સચ બહુ જ્યારે કઈ આવ્યા નીચે હા એપડો થઇ જાય આગળ લખી છેલ્લો હલ્લો જાતે આવે તો એના ઠેરે હલ્લા નહી ગોઠે નહીં વેટ ફોર નો મેન માન ભગવાન કોઈ ચારે ચાર ફૂટ હોય કાલે ખોટા ખોટી ના ઉપર આધારા આ ખોટામાં પાણી પહે જાય ને બધું પછી નીકળતો વાર લાગે બધું ચડેલું એ બધું ખંભાત ના ખોટા જાય તમને જોયેલી આવી જોયેલું આવું કર્યું ન જોયે ન કરેલું નથી ભૈયા મૂકી તોય લઈ જ એટલે એક ભાઈ મારો વરસણ હતો તારા બાપાને એમને બધાને ઉપકાર માનજો કયો તાર બાપાનો મધર નો બધા ગુણ માનતો ગુણ માનતા જ નહીં સાહેબ બઉ ગુણ માન્યો મેં નથી લઈ જવા સારું છે નથી લઈ જવા તું સારું છે બહાર બાપા એટલે તમે ઓળખતા નથી પાંચ લાખ દેવું કરીને હવું લઈ જાય તો દિવાળો લાખ દેવું મૂકી જાય એટલે હા લઈ જવાતું નથી સારું છે નઈ તું મારા બાપા તો પાંચ લાખ દેવું કરીને લઈ જાય એટલે પણ હમ તો વાડિયા બહુ વિચારશે લાતો કે આપણને તો એમ લાગે મૂડી એકલી લઈ જાય છે દેવું હું કરી જાય ધર્મ હોય તો આ બાજુ સારા આપે હમણાં દાખવાની વાત જતા હોય એવા અમે બોલે આખો દાડો મહેનત કરે તો એ રોકડા મળે એ નમ ધર્મ ધર્મ મેહનત ના હોય સાચો ધર્મ એમ નામ કે મહેનત વગર દરેક ચીજ એ ઈચ્છા થઈ સાથે થાય સાહેબ ઊંચી જગ્યા એ બેઠા છે ઘેર ગયા હતાજ્ઞાન થી પ્રાપ્ત થાય બાકી આત્મા પ્રાપ્ત થાય એવો નથી આ દુષ્કો માર્ગ આખો ઉડી ગયો જેવું હોય એવું વાણીમાં બોલે એવું વર્તન માં આવે એવું અત્યારે લોકો નહી તમને કેમ લાગે એવું નથી ને મારી કહ્યું અમુક અંશ હોય પણ બાકી આખું તમે બાકી આખું નથી રહ્યું હતું હાર કે બાકી પેલા હું ને તો ના જતા હોય જ નોટ પડી હો પેઢીમાં શું થયું લે પચીસ રૂપિયા લઈ લો અને પોણ પાછા લવું તમે બઉ મોટા મન ના છો મેટા મન હોય તે તને કહી દઉં કોણ હો તો આપું ને કોણ વાહ કરનારું વાફા કરનાર શું અંબાલા સો રૂપિયા ભાઈ એવું કઈ ભાઈ તેથી આ બધા અત્યારે આપે ને મારું મન કેવું હતું એવું લાગે કે જોડે લઈ જવાય તબાત લઈ જ બે ચાર લાખ લઈ જ આપણા જેવા ના આશીર્વાદ લઈ જઈશું આપણા જેવા ના આશીર્વાદ તમે દુનિયા નો ક્રમછ ચડે બારી ફૂટ પડે ખંભાત ના આખા બાવી ફૂટ ધરા દિવસ છે અને ઉતરે બારી ફૂટ ને હોય તો ઓછું વધારે ચડે અને પાપ ઓછું હોય તો ઓછું ઉતરે શું સમય પેલા પાપ કરેલા ખરા કઈ શા કરેલા છે ખબર નથી નઈ અમદાવાદ કે વ્યવસ્થા કરી આપો લેવા માટે બોલાવી પેલું જરાકી એટલે નિરંતર સાહેબ સંકેત ઘર રાખી દેખ વધારે બધા કેટલા ની કેટલા ની ત્રાસ કર્યો સર પણ ફોન આવ્યો મૂકી રાખેલો તમે હરાવું કેટલીક ઘાશળી રખાય મને ખબર નથી પણ બીજે ટીકદારા છે તે પાંચ લાખ મળે એનો આ ખબર આવી હા ખાવાનું ખાતું આવડતું નથી આ દીચે પડે છે ના ભલે પાંચ લાખ જે ઉસે નથી કર્યું તો તારી મહેનત બધી ખોગ ઘટશે શું છે એટલે પેલા આશા દર્દી શું કર્યું પૂન જો લઈ ને આવ્યો છું હાઈવે કરવી નકાવી છે પૂન લઈ લાવ્યો છે હાઈવે કરાવ્યો એક મેં પદાય છે ત્યારે તારી મહેનત જોઈશે થોડી ઘડી નૈમિત મહેનત અને પૂન નથી લાવ્યો તો પછી શું સામે હાઇ હાઈ કરાવ આખી રાત જાણ આવે લક્ષ્મી પૂચારી છે હિસાબ બિતાબ ને સ્ત્રીનો વિચાર નહીં દર્શન કરવાની જે સ્ત્રીનો સ્ત્રીનો વિચાર છે ક્યારેય પણ થતા નથી પણ લાલ લુગણ ફરવા ફરવું પડે માવી નો જમાનો ગયો કે નવો જમાનો આવ્યો એ બેઠા પર ભાવે ને ખુરશી માં બેઠા હતા તે મહારાજ સાહેબ કે દાદા ભગવાન કહી દઉં કે ખુરશી નહીં અંદર દહેરી પછી અમે બહાર આવી ચોક માં બેઠા ખુરસી નાખીને અહીં ચોક માં નહીં પગડે બેઠામાં આ કોણ કશું કરી રહ્યું છે અમને દેખાય કે ના દેખાય એ મારા કરી રહ્યા નથી આ મને વ્યવસ્થિત કે છે તું જઈને ખુશી બે વે જરા બહાર જેમ બે હોય ને અહીં જેમ બેઠા વ્યવસ્થિત કેતા મારા તો દોઢ કલાક દાદા શું શું કરે આજે હું અમની પાછળ આવ્યા ત્યાં કાળ બધા સિક્યોરિટી ઓફિસર એ અમારી સિક્યોરિટી બધે ખબર આપી દીધી ડેરા થોડો બધા ડેરા સ્થળો દાદા આવે તારે શું કરે છે કેટલાય હતા આવી લોકો લાગણી રાખતા કોઈ કરે બધું જ કરે કઈ બાકી ના રાખે તો એમનો દોષ અમને દેખાતો એમનો દોષ તો આપડો હા આપણું મહાત્મા કહીએ શું કરો હિસાબ લાગે કોનો હિસાબ લાગે તમને હિસાબ કોનો લાગે છે ના તો બીજા કોઈ ના ધંધોષો કરો નિમિત્ત ને આ નિમિત્ત ને બસ પૂછવા ભરું છું એમ સંસાર અને નિમિત્ત ને નિમિત્ત જાણે અને હા કોણ છે શું ફળ છે તે પોતે જાણે એમ નામ મારો તમારો પણ શું કરે વાતા શું કરે વાચિંતા શું કરે મારા કંટાયા કરીએ છીએ આપડે અમે ખી ગયા ચાલો ભાઈ આપડે અમને દુઃખ આપડે એના લઈને જો કોલસા થયેલા હોય તો કોલસા વાળા વેચીએ લાકડા હોય તો લાકડા ક્યાં વેચવું ઘરાક કોણ થાય એના શાસ્ત્ર શું લખ્યું છે શું લખ્યું અડધ ધક્ત કોયલા વાળો લે કઈ લાકડા હાથે કોયલા લે હું તો કોયલા વેપારી છું લાકડા વેપારી ના લે અડધ ધક્ અમાય રખડ્યા ને તો પુસ્તક લાયા છે મુંબઈ રાવણ વર ચૌદ શ્રી સાયલા ગ્રામ શિવને પરમાત્મા ખંડ નિશય નિષ્કામ કરો પોતે પોતાનું